ટ્રુ ઓનર નાટ્રુ ઓનર ચાલ ચાલે હું આને લગાવાનું હું આ આત્માને બે હાથે આપવા દે આજ હા ઓ તો પહેલા તો રેદો બધો ઓફલાઈન એકદિરી આમાં ગુના ઓફલાઈન ના હવે તો હવે આ છે આ રિયા તો સતો ઓપી ટી કે કરવાનો મત સદ નહીં એટલે જતી બે આંગળાના ભાર વધારે લગ્ન કઈ ના કરવાજોગો એવા જ કોઈ સંજોગ થયા નહિ શકાય પ્લેન નું બી પણ અમારે ઘરનું એકલું બરાયે બાકી અમારા ઇન્ડિયા માં તમારે ઘરનું મારું નિરૂબંધું કોઈ પાસે નથી ના એ બરોબર છે બે લાખ આપી દીધા ભગવાન બીજા આવ્યા આપી દીધું આપડે તો કીધું એ તમારા કપડાં પૂરા રાખી દો અને કપડાં પૂરા રાખી દો ઓકે તમે આને કોઈ ચીજ પર મેં મારી સાય બરાબર બગાડાન મારે છોડ આવજો હવે અમારા બે અમારા ઘરે જમવા આવીયા છે એક ઘની પર ઠરાય નહીં તેમ ઘરે નહીં બરાબર પાંચ આંગના પર ઓ તમે તો સુધર પડે અરે સુખતલા કાંટા બે સુખત હા દે કાંટા બે દેખ લાગે કાંટા હું શું સમજું છું કરા બીયો છે માથે દાદા છે કોને દેખ લાગે તે રે બીજે તે બી લાગે કોને લાગે છે કે છે કાંટા બે ને હા કાંટા બે ને કાંટા ઘણી કે કાંટા દેખ લાગે હું શું ન તો એ કે જો દઈ રાખો એ કઈને દે બધાને એવું લાગે છે ધંધે કરે રહે ને બધું દેખ દે તને બીક ના ના મારે સ્થિર હું ક્યાં સ્થિર કરું દાદા મારી ઈચ્છા આપડો લઈને આયો ને એવું ન જો લે લાવ મારી બાય લે દેલા તો રામ ને ગોલા નહી કરે આ તો કે બધા ઘણી છે તો બધા પૂટો આ કહેવાય તો બધા પૂટો છે આ લે જા કે તાજી જ સુતે જ લે લે જેસે કો મળે તેસે બાપુજી ને એવું મન હતું કે બાપુજી ને એવું મન હતું એન્જિનિયર કરવાનું કેમ એટલે થઈ ગયા જવાની શક્તિ કૃષ્ણ ભગવાન સરદાર જવાની શક્તિ કૃષ્ણ ભગવાન એવું આ દુનિયા તેના લોકો આ મેં કહ્યું તે જ્ઞાન થાય સાયન્ટિફિકસ થાય છે ને હમણાં ચાર પાંચ વ્યવસ્થા ચાર પાંચ દિવસ બાપુજીનાવ સંજે એવું બોલે બોલે ખરા બોલે બોલે તબે પડ્યા સગવડે હા તો બધું સમય લઈને આવ્યા આવ્યો છો ચા પાણી કરી તમને સમજાયું ને નાપાસ આપણો દોષ આ જગત માં બધું રિઝલ્ટ છે ધર્મ થી મરણ સુધી બધું રિઝલ્ટ છે પરીક્ષા થઈ ગઈ જગત દેખાય છે નિમિત્ત દેખાય છે એટલે ને બચવા ફરીએ છીએ શું કરીએ છીએ મારા બાપુજી આમ કર્યું મારા બાપુજી એવું કર્યું મારા બાપુજે એવો પણ એમને ગમતી જ નથી એમાં નવા કોજિજ ઉભા કરે છે એ પરીક્ષા છે કોઈ કેટર કપિલ ડોક્ટર પૂરું દેખાય છે ને છાતી કાઢવી કઈક એક ભાગી ના હતા બાબ બાબા નાના છે કોણ લોકો અહંકાર કરી નવા કરવ પડે અને ભગવત માન મારે પ્રારંભ દાદા લક્ષ્મી ભલે એટલે કેવાય લોભ અને એ જ ક્વા છે શું છે એ ના હોય એટલે ખરા ઇફેક્ટ સમજાય છે બરાબર બરાબર છોટો સમજે સમજાય બાપુજી કરેલા સંજોગો કર્યા સંજોગો બાપુ થયા બસ સંજોગો કરે છે મારા હંકાર લે છે પંચોતેર થયા ત્યાં ગયા છે દાદાજી ગયા એકદમ ભેગા થયા પાછી આ તબિયત કેમ છે સારી છે પણ હવે બહુ એ થઈ ગયું કેમ અને યુરીન નું મને દુઃખ જે થયું છે તે એક ટીપું પણ યુરીન પડતું નથી તમે યુરીન ના ડાક્ટર ને આ તમારે શું થયું કાલે એ તો ના ચાલે તમારે ભગવાન આગળ ભગવાન ગપો બારો છો પેલા ક્યાં છે હું કરું છું કે ભગવાન ગપો બારો છો શું છે ભગવાન વિચાર ભગવાન હજી બચારી બગાડી દેખો ભગવાન પાછું કરે આવડ મે તમને ગેર આવી ગયે એ તમારી ગેર સમજ રૂપા મારા જે ના થશે કેટલા ટકા થયા સમજણ માં એસી ટકા સમજણ માં એસી થયા એટલે ત્રીસ ટકા અનુભવ આવી ગયું જેમ સમજણ વધતી જાય છોડી દેવાની બહરી નું દોષ નથી આપડા મન નો દોષ છે એ દોષ આપડે જ્ઞાન હમજી પહેરેલા લાકતરી જંજાળ છે તે આપડે ઉભી કરી ઉભી કરેલી નાખે આપડે નથી કરી થઈ ગઈ એ થયા પે શું છૂટવું છૂટવાય ન પડે નક્કી કરી ચાલે પચીસ જવું પડે એટલે આ જગત ઇફેક્ટ છે ખાલી થાય છે અને થાય છે કપિલ ને થાય છે તમારે જ ના થાય કપિલ ને થાય છે તો ભરેલો બાલ ડિસ્ચાર્જ એ મને પૂછીને નહિ ભરેલો મને પૂછીને ભર્યો હતો આવો ના નીકળ બીજા પૂછીને ભરેલો ભગવાન કચરો નીકળ્યો દાદાજી મળી ગયા હાઈ દાદાજી મરે કલાક દાદાજી ભરે એક કલાક ના કરોડ રૂપિયા કેતો ચીકી બધે હમઝેર પડે તો ના હમદેર ભાઈ બંધ હોય તો દાદા સિદ્ધે ચેકારે બોલે તો આનંદ છે એવું ખુબ પ્રત્યક્ષ અનુભવ જોયે ને દોઢસો રૂપિયા ની હોય નઈ દિટ ઇઝ ધી ફર્શ બેંક ઓફ સોલ્યુશન બધું પૂછી લો જે મંગળ ભારતી પૂજે છે પરમ કૃપાળું સફેદ માતા પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ દાદા ભગવાન ભક્તિભુ નું ભ્રમ સંબંધ ભ્રમ નિશ્ચિત શું ગુરુ જ વાણતા નહિ ને અને સંબંધી જ માણસ ત્યાર આપડે ધર્મ આપડા ગુરુઓ શું કરતા હતા વૈષ્ણવ વધારે પણ આવે આપડે કોઈ નિંદા પડવાની આપડા આપણા સંજોગમાં છે તારા દખાય ભ્રમ તો આ નો વહી ગયો બા એવું આપડા પૈસા બીજું ભ્રમનિષ્ઠ સુધાર્થ માં છું પેલા નિષ્ઠા હતી ત્યારે હું સુધાર્થ માં જે નિષ્ઠા બેઠી નશ્ન મનમાં મધર ફાધર કોણ who is the father and who is the mother of mine opinion the, the opinion is the father and language is the mother of mine baba ko jo ko tha baba pad na hota manta hai nahi opinion and language qual father ko me opinion ab le બિલ ઓપી આપ્યો એ મને ઉભુ થઈ જ મન ના ફાદર મજા આપવું આપડે નહી એ ઇગ્વિજન નથી આપણું ઇગ્વજન થી મારું થાય શું કરું નથી <coughs> <laughs> એક દ્રષ્ટિકોણ ની વાત આપ સમજાયન થાય બરાબર બરાબર સમજે બરાબર ત્રીજું અંતર્ગતિ એટલે શું પછી વાત એમને ખ્યાલ નથી એનો બીજો લેવો ને ભસ્મગ્રહ ભાવીર આઈ જા આઈ જા આભાર બહુ છે માવી પગવા નો આપવા થયા એનો નિર્માણ કાળ આવ્યો એટલે આ દુનિયા પર ભસ્મ ની અસર થવા દા ગ્રહો છે ને તે ભસ્મક ગ્રેવલોકો કહ્યુંર દેવ લોકો આખ પડી આયુષ વધારે ત્રણ એટલે દુનિયા દુખી ના થાય તો દુનિયા દુઃખી ના થાય એવું બન્યું નથી બનશે નહી એવું ભાવિશ બોલ્યા એ બન્યું નથી એ બનશે નહીં તેમ કરેક્ટ જ રહેવાનું આપડે એના ગયા પછી તળે તર પછી બહુ દુઃખી શું કહ્યું હવે જવાનું થયું છે એટલે શું જે સમજણ પડી ગઈ અત્યારે કેટલી પચાસ ટકા હાઈ ટકા પડી ભાઈ સમજણ થાય છે ના થયા તે ભગવાન કેવાયા એટલે ભગવાન ભગવાન ભગવાન બુદ્ધિ બુદ્ધિના આગળ વધ્યા તો જ્ઞાન માં આવે આગળ વધી શક્યા નહીં મારી આજ્ઞા પાડો તો બુદ્ધિ ના છેલ્લા બુણા થઈ બધા લેયર પેલા મન ના લેયર થાય છે માણસ આગળ પછી બુદ્ધિ ના રે માં લેયર પૂરા કરતો કરતો છે દાદાજી મરી જાય ભેજા પસડી બેઠા જ્ઞાન માં શું છે બેઠા હોય અને આ બાજુ બુદ્ધ બેઠા હોય બેઠા જતા હોય એમ લઈ એ લોકો બેઝ જોવા બંને શું અસર સાહેબ કઈ થાય સરવાન ને થાય જી અસર સાહેબ બુદ્ધ ને માવીને શું અસર સાહેબ બુદ્ધ ભગવાન ને ખુબ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધિ હોય તો દયા દુઃખ એટલે બુદ્ધ ભગવાન ને એ દુઃખી દુઃખી પોતે થઈ જાય પેલા એ જો એની એમને દુઃખ થાય બુદ્ધ ભગવાન એમની ઉપકાર કરે છે એટલે ભાવિ ને જુદાય પેટલો પરવાનું ના આવે કારણ કે એનો ઇફેક્ટ ભોગવી રહ્યો છે પેલો મા કરી રહ્યો છે લોકો કે છે ને જેમ બનવાનું છે આપડે એવું માટી બેઠા છે ને બધા જે થવાનું છે કોણ ફેરફાર કરવા ભગવાન પણ ફેરફાર એવું ના કેવાય તો હું તો કહ્યું જો ને બંધો ગાડીઓ ચલાવો ચાલો છે ગાડીઓ બંધો ચલાવે ગાડીઓ કેમ થવાનું છે કે સાચવણી રાખવી પડે પછી જે થવાનું છે ના પણ આ વ્યવસ્થિત નો અર્થ ઊભો કર્યો ગાડીઓ ચલાય મને સાવધાની પૂર્વક ચલાવી શું કયું હવે પછી અથડાય ને જોઈને તો એવી રીતે ગમે તેમ ગાડી ચલાવે અથવા કોઈ સુસાઈડ કરે તો એ શું કેવાય વ્યવસ્થિત ના કેવાયુ કે દાદા એમ કહ્યું કે ગમે તેમ ગાડી ચલાવી હોય તો વ્યવસ્થિત ના કે કોઈ પણ જાતના સાવધાની પૂર્વક ચલાવે તો વ્યવસ્થિત કેવાય પણ ધારો કે કોઈ સુસાઈડ કરે તે મૂકે તો એ શું કેવાય ગમે આપઘાત કરી નાખે તો એ શું કેવાય વ્યવસ્થિત કેવાય કે નહી થઈ ગયું થઈ ગયું બદલી થઈ ગયું બની ગયું તો વ્યવસ્થિત જ થઈ ગયું આ તો આપડે વ્યવસ્થા આપડે અવરો નહી ગઢ પાણા રાખીને પૈસા મૂકી ટિકિટ આવ્યું એવું નઈ સમય અને ગામ તો હાથમાં આપણું કબૂલ કર્યો એવું હોવું જોઈએ આવું ગમે તેવું કલ્પિત ના હોવું કલ્પિત હોમ લાગે દેખાય ભાવ પૂજા એટલે કે દેખાય ભાવ થી બે હજાર થી પૂજાઓ બરોબર દાદા ભાઈ પૂછે છે કે બે માં ઉત્તમ કઈ બે માં ઉત્તમ પૂજા કઈ ગયા દ્રવ્ય પૂજા ને ભાવ પૂજા એ બે માં ઉત્તમ કઈ ઉત્તમ ભાવ પૂજા બંને થાય પૂજા કરતી કરતી કદાચ ભાવ પૂજા હોય તો ઉત્તમ અરે દરિય પૂજા કરતો એ કેવા ગયો હોય ના હવે ભાવ પૂજા બે હાથે હોય આપણે સામાયિક વિષય સંબંધી તો કે સામાયિક કર્યું એટલે દાદા એ બધા દોષો ધોઈ આપ્યા ને તો હવે એ દોષ કે આપડે ભોગવવાનું રહ્યું નઈ ને દેખાયા એટલા ગયા આજે આપડે હિંસા ની કર્યા પણ જેટલા દેખાય એટલા ગયા ના દેખાય ની સામા દોરી જાય ને આ તો વાણિયા વાણિયા નીકળ્યા અમદાવાદી જેટલા દેખાયા એટલે ગયા ભેજું કે છે કે નહી દેખવા દેજી ગયા હતા જમો ફરી હિંસા ની સામાયિક કરાવે એમાંથી અમે છૂટી જઈએ જીવાત થાય બગીચામાં જળ ઉપર પાન એના ઉપર જીવાત થાય તો દવા છાંટીએ બીજા છંટાઈએ જ અથવા તો બીજા પાસે છંટાવડાયે પૈસા આપીને તો એની હિંસા થઈ કેવાય છે ને બોમ્બ નાખે હિંસા કેવાય બનતા સુધી ના થાય સારું સાંજે ન દરેક ને કોટવા જાય શું કારણ મારો હિસાબ કાઢેલો કે બધા ઘરમાં બીજી વાત હોય વેળી વેલી બાર કાઢીએ નક્કી બાર મૂકી આવી પીલા થી આપડે છે હું કઈ ચીટકા હોય ને ચાર યાદ કરે બધું પછી બાર ને કઈ મકું મકાન રાતે ભો કરે છે કઈ કોર્ટ ના લઈને આવે છે મા લોહી જ્યા બીજું ખાતું નથી એનું ખોરાક અને એ શું કહે છે મકાણી કે તું જાગતો અમને બહુ તારે કાઢવા દઉં બધી કાઢી રાખીશ તું ઊંઘી એટલે તમે ખાઈ જવાના છે એટલે ભૂખ્યા રહેવાના નથી તારી હોટલમાં જવાના જાય છે જો ભોર્ક બનાવી તું ખાઈ જવ ઊંઘી જાય તારે તું જાગતો જ ખબર હા જો તપો પડતી ભાઈ પ્રકાશ થયેલો આત્મા ને કડશો જ ને બે ને કાઢે અને આત્મા બે જુદા રસ્તા કરેલો બધા આપે ને આ બાજુ લા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 એમાં સ્વતંત્ર જીવ ખરો બહુ એક જ એક જ સંજોગ થી હજારો જીવો થઈ ને થાય બહાર થી આવતો હશે એમ બીજો થાય જીવો ક્યાં થાય એ બે જીવો ક્યાં થાય બાળક પણ જાય બે જીતું ભેગા થાય જ નઈ એમનો પ્રશ્ન છે આપે જોયું ને કે વિડીયો અનેક જીવો હોય છે તો કે માતા નો રસ અને પુરુષ નો ગર્ભ બંધાય છે આગળ જન્મ લે છે એમનો પ્રશ્ન એવો છે કે આ વીર્ય જીવ હોય અને પેલા બીજ જીવ હોય એ બે જીવો શું થાય છે બી હોય છે રજમાં બીજ નથી વીર્ય ને રજ એ વીર્યમાં બીજ હોય છે અને બોડીનું બોડી નું પરફેકશન બે દેવા થાય માં જે જીવ હોય છે તે જીવ કે બીજો જીવ આવીને ગપા માર્યા બધા આપતા વાણીમાં એક જગ્યા એવું છે ઊંધું સમજાયું છે મર્યો નઈ તો એવો નેમ થઈ ગયો તે દાડે ફાદર બધું ડ્રાઈસ તે આ બધું સાયડ એવિડ ભેગા થાય અને પછી બહુ જીવો પણ અહી નવો પ્રશ્ન થાય ને જે મૂળ જીવો મૂળ જીવ મૂળ આત્મા આપડા બધા અંદર જીવો છે પેલું મૂળ આત્મા ભેગો થાય એટલે પેલે દિવસે રજબે ભીમા હાથે એથી આ મૂળ આત્મા બેઠો ને દુખાઈ જાય રજ બે હું ભૂક્યો ભૂક્યો હરી હાથમાં ભૂખ્યો રહી શકે ના ગરમ ગરમ લોખંડ નોળો હોય ને એને પાણી રેડી પી જાય કે ના પી જાયારથી ઉડી જાય ના રેજ 嗯嗯這個嗯